મધર જોડે ફાધર જોડે બધા જોઈએ ટર ના કરે કારણ કે રિયલ સંબંધો અત્યારે સર મારા બાપાને સમજ પડે તો જ મારે આમ થવું નથી કરવું રિયલ સંબંધો તો શું એવું કરે અત્યારે હું એને બાપાને સુધારવા જવું ત્યારે બાપાને મારે કોર્ટમાં જવું પડે બાપા પછી વકીલ વિચારા લે મારે વકીલ તો કરવું જ પડશે સુધારવા દેવું તેમાં મારા મધર ના આ બધ છે તેનો ભૂલાબોજ છે જ્ઞાન લેવાય આવજો કે દાદા કહે કે અમારા અત્યારે અમારી ઉંમરના છોકરાઓ બિલકુલ આગળ કશું દેખાતું નથી આગળ શું કરવું તે શું કરશે કઈ અમને ફરી આવો તારે કુ કે માર્ગદર્શન આપી આ ફાઇનલો થયો કે મેં નક્કી કર્યું છે સમજણ ગુરુ સમજણ સાદી વગર ક્યાં જઈને ત્યાં પડે સાદી વગર ચાલે એવું નથી ગમે ને સાદી વગર ચાલે માટે ચાલી કરે ના પણ સહન ના થાય એવું પકડી દીધું એવું પકડ્યું લગ્ન કરી આવું આવું થઈ શકે આપણે બોલાવી થોડી વાર ચક્કર ચાલુ થઈ જાય પાછું કઈ આ તો કઈ ગયા ચક્કર એવું બંધ થઈ ગયું બંધ થઈ આ તો ચાવી આપેલા પણ પછી છોકરાએ શું કર્યું આ લોકો પૂછ્યું નાસ્તો વાતો કરીને કે દાદા એ બોલ્યાસ કરી દે એડ્રેસ થઈ જાય શું થયા અમા માણસ મન ના પતા સમાધાન કર્યું આગળ છોકરા સમાધાન કરો ત્યાં નાસ્તો કાઢ્યો હોય ભૂલ ની ભૂલ ની કોણ સમાધાન કરો ને બધા નું થયું એડ્રેસ આપડે આ તો ત્યારે મારી કિંમત શું કિંમત માની બેઠો ભાજપ એડે બધા બધી વેચીએ નહીં આવે કોણ આપે તને ખવડાવવા માટે કોણ નવરો રાખે પોતા નહીં રાખે કિંમત પોતાની જાત ની માની મેરેજ વટ રવું ભટ ખોરતા રે ને આવું આપડા લોકો શોધખોળ કરે કે આ લોકો બહુ હાજા છે માટે દિગારી પર એવી કઈ ચીમ્યો બોલવો દિગારી પર કઈ તાકાત ના જવાય હાથ ધવું પડે દિગારી દે માન્યતા જ છે ખાલી મિલીફ છે ખાલી મિલીફ જ છે તો આપડે કાયમ ની બિલીફ કરી દઈએ કાયમ ની દિવાળી દઈએ શું પાછું બોલો કવિદાય 36 1975 સાદા દર્શને દાદા દર્શને બી કરે બધી અને અતेंद्रीयમાં બહારમાં ઉબીના છે આ પર મતા રોમનીયા આ પર અતेंद्रीय અંતે કેટલાક કારણો વંદે બહુ ચીખણું હોય સંભાવવા નિકાર કરે પરમાણુ બધા ઉદાસી આત્મા દેખાય પરમાણંદ છે પણ એના ઉદાસી પરમાણુ ભર્યું હોય નહીં અહીંયા ધુમ્મસ ધુમ્મસ થઈ ગયું હોય તો દેખાય જ નહીં ધુમ્મસ જગ્યો એટલે પછી દેખાય એથી કઈ નીચે વસ્તુ નથી વસ્તુ છે જ પણ આ ધુમ્મસ થાય એટલે અહીં ગાંધીમાં પ્રકૃતિ માર્ગ વેપાર થાય ને એવું નહીં વારે આખો ઘણા વેપાર થયા જ મેતે દોડ માર વધારે કરી જોવું પડે દોડ માર તાપે પડે દોડ માર કેટલી બાર જઈને ખાતરી એવું થાય લે કેટલા દિવસ દોડ દો લાગી જાય કેટલા દિવસ દો લાગી જાય અને મરી જાય ઉપર હા ગીત કેમ બગા કામ નથી કરતું મનમાં ગીત કેમ કામ નથી કરતું ઠીક છે ભાઈ કે કામમાં કેમ નથી રહે હે આ બાજુ નથી રેતી એને જાણ્યા કરવાનું ભરાય આવે જાણ્યા છે હાથમાં છે કાબુ માં રાખવાનું કાબુ પર સત્તા સસ્તા નથી એ ખબર એના સંભાવ કાપે નાખવાનો છે ભરાઈ આવે છે તે જાણ આપડા માથું ચડે છે ને તે ચડ્યું એવું જાણવાનું ખૂબ ચડ્યું છે એવું જાણવાનું થોડું ઉતર્યું એવું જાણવાનું આત્મા જાણ્યા કરે છે નિરંક શું કરે છે એટલે આપણે આત્મ સ્વભાવમાં રહેવું આ બીજું બધું તો આમાં પૂજન પરિણતિ છે ગઈમાં પૂરણ થાય ગરમ થાય પૂરણ થાય ગરમ થાય પૂરણ થાય થાય થયા કરે બી એને આપણે જાણ્યા કરવાનું આમ થયું છે આપણે ખબર ના પડે હે આપણે અહી છતાં ઘરેથી બોલાતું ના પાડ્યું ઘરે કહ્યું થયું હોય બોલાતું નામ કાબુમાં લેવાનું નથી કેવું ખાલી જાણ્યા જ કરવાનું જય સચિદાન નમો ગુજરાત જાણ્યા ને ખબર નેતા પરમાનંદ સમરણ સરસ ક્યા દાદા મહામારી જાય રડવું આવે તેનું હતું નહિ આપણે કેટલું રડવું આવ્યું વધારે આવ્યું એટલે રડ્યા પછી મળવું જોયા કે નથી તે જાણવું શું એને જાણ્યા કરવું એ આપણો સ્વભાવ છે અને આ છતાં પગડ્યા કરવું એ ભૂતગલ નો છે ક્રિયા માત્ર પૂતગલ છે શું છે ક્રિયા માત્ર પૂતગલ છે એ પ્રકૃતિ ની છે અને આપડી સત્તામાં નથી પ્રકૃતિ હોય તો આપણને એમ લાગે મારી સત્તા જ ચાલે છે પણ એ પુણ્યક્રમ ની પ્રકૃતિ છે પાપની હોય તે બિલકુલ સત્તામાં મારે એટલે સત્તામાં લેવાની જરૂર ધેર પુણ્ય જરૂરી છે સત્તામાં છે એને છોડી દેવાની છે જે સત્તામાં છે ને તે છોડી દેવાની કાબુમાં છે તે છોડી દેવાનું છે આપડે તો જ્ઞાતા રસ્તા પરવાનું છે આપણે આત્મા પ્રાપ્ત કરે એટલે આત્મા વિષય છે શું છે તેને મેળત નહીં થાય દૂધ પાણી જુદું હોય અરે તેલ પાણી જુદું હોય ને એવું શું એટલે આપણે આત્માના ભાવમાં રહેવું આકાશ જેવું સૂક્ષ્મ છે કેવું છે હવે એને લોકો મારી બધા કામ એ કર્યું મેં રાંગ ફિલ્પ છે ત્યાં સુધી આ ફિલિપ સારી રહેશે રંગ બી એ રંગ બી લઈને ભૂતો જેટલી રંગ બીલી હોય ભૂત ભૂદ્ધ વર્ગ્યું છે જેટલી રંગેલી આ બધી રંગેલી આત્મા તેવો નથી આત્મા જ્ઞાની પુરુષ કહ્યું છે તેવું કેવો કેમ કઈ ફેન ફેન દેખાતા નથી ને બે પા एकाग्रता है काम करते दादाटी जाए તો પછી આ વેબાર નથી રહેતો ને આગળ એટલું બધું એકાગ્રતાની જ્ની પુરુષો તો આ તમને ભય ભય ચાલવા માટે બોલે કે આપણે લગ્ન કરેલું છે શ્રી છે શું થશે એવું નથી આત્મા નથી આખું જગત જે આત્મા કરતી સાધુ ત્યાગ્યો આચાર્ય તેવો આત્મા નથી આત્મા મારી ભગવાન એ જાણે તો તેવો છે અને આ દાદા કેવો આત્મા છે બીજું કોઈ ક્યાંય શાસ્ત્ર માં આત્મા નું વર્ણન નથી થયું પણ જ્યાં સુધી આત્મા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી બોજો જેમ ઓછો હોય તેમ સુખ રહે એવું સમજે જેટલો બોજો બઠાવીએ એટલી સુખ આપણને હવે માથા પર મફત દઈ જવાનું કહ્યું હોય તો તાઇમાલ લાવ્યો હોય તેને તાઇડમાળનું દુઃખ હોય બેમાં લાવ્યો હોય તો બેમાં ન દુઃખ હોય અને કોઈ બચેરે ધોનું હોય તેને મોડા પર બહુ દુઃખ ના લાગે અને તાઇડમળમાં થઈ ગઈ રીંગટ હોય તો મોડા પર વેદના વાર વ્યથિત દેખાય ના દેખાય વ્યથિત દેખાય ને અને બધે પણ વ્યથિત દેખાય ને એનું કામ થાય એવી રીતે આ ત્યાગ માહિયા બોજો ઓછો સંશાન છે એટલું તને શાંતિ રહેશે એટલા કર્મ ચીપણો નહીં બનતા માટે મોક્ષ નથી સમજે સંસારમાં લક્ષી ના પડવાનો માર્ગ છે પરિગ્રહ હોય પરિગ્રહ હોય ને એમાં ના હોય એનું નામ પરિગ્રહ ઉઠાય પછી મજૂરો પરિગ્રહ છે એના જેમ ના ભરાય છે મારા પરિગ્રહ ને પરિગ્રહ હોય ને ના વાપરે ભોગવે હોય ને ના ભોગવે પરિગ્રહ છોડ્યો હોય ને ના વાપરે સમજાય છે સારા સારા ભોજન હોય પણ એ જાણે કે ભોજન બહુ બહુ સારા ભોજનો રોગ આકર્ષણ કરે કે એ પોતે એમાંથી નહી પડતા સાદું ભોજન થોડું લઈ જાય પેટ ને આપવા પૂછું એનું નામ પરિક્રહિત કહેવાયું ત્યાગી ભાઈઓ ત્યાગી ભાઈઓનું જ્ઞાન આપ્યું એમને બોજો જ ને તમારે કેફ ઓગાડવાનો રહ્યો વસ્તુઓનો બોજો ખસેડવાનો રહ્યો તમારે આ કેપ નો બોજો ખસેડવાનો એવું બોજા જ છે કે આ બોજો ઘટે ત્યારે પેલો બોજો ઘટે પેલો બોજ થી ઘટે આ વધે કે બધા બોજામાં જ આવવાનો છે પણ પેલો આપણો બોજો ધીમે ધીમે ઓછો કરે ને આ જ્ઞાન મળી હોય જાય કારણ કે અહંકાર ખસી ગયો ને બહુ સરસ થી કહીએ તો એ સરસ જ્ઞાનમાં એ તરત એટલા આનંદમાં પાછું આહાર એ અમારે નથી અને પાછું હું જમ્મા ઘટ્યો મને કહે છે અમને પચાદી હાલત છે મારી જમ્મા ઘ તો આમ કરો આમ ના કરો ધંધા જવાની શક્તિ ને શું કરવું કે આપડે પૂછતો હોય ને કે આમ કરો કરો અરે ભાઈ ધંધા જોવાની શક્તિ શું કરવું કેમ નો કરાવે થાય કરતા પદ માની બેઠા છે એ જીવતી બધા શ્રાંતિ બધી એ આચાર્ય મારા જો સંસારીઓ કરતા તમારી ભ્રાંતિ વિશેષ કરતા પદ માની બેઠા છે ભગવાને વ્યવહાર થી આત્મા કરતા કહ્યું લોકો કેટલા માટે કર્યું એનો અર્થ પોતે કરતા કર્તવ્ય સ્વરૂપ નથી ક્રિયા સ્વરૂપ નથી આત્મા ક્રિયાઓ નો જ્ઞાતા દ્રસ્તા છે શું છે તમારી ડોલો ખાલી પછી અંતરાય પડશે પીવાનું નહી મળે તેવો વસ્તુ તમારું જ પગારી પછી પીવાનું નામ હે નાવાનું નામ સાધુ વર્ગો પાડે નઈ એટલે એને નાહવાનું ના મળે નામ લે પાણી ત્યારે એટલે કી ના પાણી નથી અંતરાય પડશે દોર્યું પાણી લોકો એટલા બધા દોરી દેતા હવે દોરતા એક પગલા અને પલડ છે તેમાં તો પાંચ કલાક પાણી દસ માર પડવા પાણી નથી મળતું નાવાનું નથી મળતું અંતરાય પાડે તો તેનું ફળ આવ્યું આ જગત છે કેવું છે તો હોય સાથી આ પાણી નહીં અંતરાય પાડ્યા નાનપણ માં મોટી ઉંમર માં ક્યારે અંતરાય પાડ્યા તો પાડ્યા તો છે સારા જ અંતરય પર આવી જવેત બને ને ને નહી તો નાતી ગતા ડોલે આવતી નહી આતી જો દે આવ આઈન વીરસ થોડી સેકળ લાગવાં ઠીક છે થોયે તો કવિ સેકળ લાગવાં થોડું વધારે ઢોળા છે હે જો તો તારા પાડી તો વધારે ઢોળા છે ડાડા કલાસ ના અમે તો મારા રસોડામાં એને મારતી નહી ને ને એથે પર બોલે કાય મુંજી જવા દે જો તું ન હોય ને તે ન કરી તો નહી તો ઢોળા જોય નહી ને નકામા ઢોળી નું કરવા આદુ ભગવાન તો બહુ ઓછું પાણી વાપરે છે અંતરાયક્રમ કોણ નામ કેવાય કે ઈચ્છા આપડે હોય ના મળે એને ઈચ્છા આપડે જોઈએ તો અપરિગ્રહી વ્યક્તિ વાળા એટલે અપરિગ્રહી વ્યક્તિ પહેલા આ વ્રત રહે છે નિર્ણય કરે છે હે મારે એટલું જ વાપરવું આમ કરવું એનો શું હિસાબ ત્યારે આટલું વાપરવું આટલું કરવું પકડી લે એનું એ નહીં હિસાબ નહીં કરે સમય નીચે કર્યો ને કેટલું દગા છે કેટલું મુખ્ય નીચે પ્રમાણે ચાલે છે चौबीस कलाक सुधी मन बूम न मारे आहारिध तो, तो तरत सात वगेमारे નિશ્ચય કરશો ને જે નિશ્ચય નિશ્ચય થયો એટલે પાર્લામેન્ટ નહીં થઈ સીકો થયો એટલે કોઈ ગુમ બધી પાડે નહીં પણ નિશ્ચય કર્યા વગર જો કરો તો પાર્લામેન્ટ આવી જ બરોબર શીખ્યું આ કોને કહ્યું આવું પેલા પેલા કેવાનું નથી ઝઘડા ઝઘડ થાય એટલે આપણે નિશ્ચય કરાવવો પડે બધી પાર્લામેન્ટ ડિસાઇડ કરી કે ભાઈ કાલે આવી રીતે છે અને કાલે થઈ ગયા પછી એનો વિચાર જ ના આવે પછી વિચાર આજ્ઞાપૂર્વક કહીએ છીએ આજ્ઞાપૂર્વક કામ નહીં અમારી આજ્ઞા મજબૂતી આપે એ પાર્લામેન્ટને બહુ મોટા શીખવો કર્યા જે વિચાર આવે છે ને એ સૂક્ષ્મ સંયોગો છે શું છે આપડે એટલે આ વાણી ના થઈ અને આ દેશભર સુર થઈ તો બાર જગ્યા થાય સાહેબ નો સાપ નો કોઈ ગાક વળે તેધેડું હમ મળે તે થયા હોય ને એ સૂક્ષ્મ સંયોગુલ સંયોગો છે બધા વાળો મળ્યો રાગ વાળો સહયોગ મળ્યો કોઈ દેશ વાળો મળ્યો મનમાં જે જે વિચાર આવ્યો તે ઘડીમાં કેસે કે અહીંથી ટેક્સી મારફતે છે પછી થોડી વાર પછી એવું વિચાર બદલાતો નથી આ સૂક્ષ્મ સંયોગો છે કેવું છે અને તે પાછા પદ તેને પરાધીન છે એ આત્માના ભાવો નથી મન ના ભાવો એટલે મન પોતાના ધર્મ માં છે શું છે પોતાનું ધર્મ તારે કોણ એનો આપણને હોય લોકો ગાળ દે દીકરી આપણે કોને કંઈક સાંભળી જ નહીં તો ફોન કંઈક બની જતીનો સ્વભાવ છે એનો સાંભળવું પછી આપણે ફોન લેવો ના લેવો એ આપણી મજૂરી વાત ફોન તો સાંભળીને તરત ફોન ઉપર બોલે પછી આપણે શું એડજસ્ટ કર્યું આપણી મજૂરી વાત કે છે પણ કે છે અમે તો અમારો ધર્મ પ્રમાણે ઘટ્યું એવું મને એનો ધર્મ કરે મન આ બાજુ થી આવી રહ્યો છે રદાર માં દેખાય એ જોનારો ભડકે નહીં ભેખાતું રડાર માં તે વખતે ધોનારો નીચા બદલી નાખે છે આ દિશાથી આ દિશા ચાલો આવે એનો સદુપયોગ કરવાનો છે એવું આ મન રદાર દેખાડે છે કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયેલો હોય ને એવી જગ્યા હોય તો આપણને કઈ એક્સિડન્ટ થશે તો તો આપણે આપણે એમ જાણવું કે અત્યારે આવી વધારે છે એટલે આપણે શુદ્ધ આપવામાં આવું પહેલી આપડે આપણા પૂજો પાડ્યો છે એટલે તરના આકાર ના થાય છે એટલે તમને આકાર ના થાય આપણે એના જ્ઞાતા રસ્તા છે પણ આ રો કહે ને તો આપણે શું કામ દાદા આજે મન જ્યારે કહે છે ત્યારે કંઈક પર્યાનારા હોય તો જ કહે એવા એવા સંજોગો દેખાતા તો જ બોલે નહીં તો બોલે નહીં પણ સંજોગો બધાએ કંઈ જેવું દેખાય તેવા નથી હોતા એને તો પોતાને જેવું દેખાય એવું કહી દે એનો ફરજ છે મનની ડ્યુટી ત્યારે આ રડાર કાઢી નાખું છે આપણે રદાર તો જઈએ જ એક માસ તો મને કેટલી મોટો ગોકાણી કરીને એક મોટો લેખક હતો તે આવીને મને કહે છે દાદા મારું આ મન કાઢી લો મને બહુ આનંદ રહે તો આ તમે લેખક છો ગોકાણી થઈને લેખક ને તમે આજુ બોલો છો નાના બાળકો ના પડ્યો પછી તો આનંદ ખબર ના તમે જાણતા ને લીધાનું આપણે જેમ કહીને પછી એનો શું ખેત છે તે જોઈન્ડ તો જોઈએ માઇન્ડ થયો દવા કરવી પડે માઇન્ડ તો જોઈએ માઇન્ડ છે આનંદ ની જગ્યાઓ હોય ત્યાં એ પણ દેખાડે કે બહુ સર ચાલ એ હૃદયનું કામ કરે અને એવું હે આપણે શુદ્ધ આત્મા શુદ્ધાત્મા શુદ્ધાત્મા એટલે આપણે થઈ ગયું એક્સિડન્ટ તો આપણે શુદ્ધ આત્મામાં નુકસાન થાય ને એ દેખાડે છે નુકસાન છે આપણને તમને સમજાય જગતના લોકો શું છે આવી ભય ના બતાવશો ભય બતાવે છે તેથી પણ જગતના લોકો ભય બતાવે નથી કરતો બિચાર પણ આપણે દિશા બદલી નાખે પોતાની ગુકામ થાય ના થાય જાય અને ઘણી બધી વાત આ બધું સાયન્સ છે આ ધર્મ નથી સાયન્સ એટલે સાયન્સ ત્રિકાળ સત્ય એમ સાયન્સ શ્રી હા આગલી તો ઈસ્યુમાં શું હવે પછી તો ઈસ્યુમાં આને સાયન્સ રહેશે શબ્દોની ઝંઝાળ બદલાયા કરે અને અવસ્થાઓમાં આ બધા દરવે બદલાયા કરે પછી બદલાયા કરે ધ્યાન તેનું તે શબ્દો ભે ભા થાય ભાષા ભે થાય પણ એનો જે ભાવાય ને જ્ઞાન જ્ઞાન જ છે અને અજ્ઞાન છે ક્યારે કોઈ જ્ઞાન થવાનું નથી આ લોકો જે અજ્ઞાન ધારી પડ્યા છે ત્રણેય કાળ અજ્ઞાન છે એટલે જ્ઞાન હોય જ્ઞાન તો ભોગ કરો આખી દુનિયામાં એકાદ માણસ ને ખૂબ જ અને આવું અક્રમ વિજ્ઞાન તો કયો એક કલાક નું વિજ્ઞાન ચાલી છે દાદા વધુ માણસ ન હોય ના એવું કારણ કે એ લીધેલો જે હજુ પેલા ગું બહાર નીકળ્યા નથી એ બીજા ગુંઠાણા વાત કેવી રીતે કરી શકે તો એ તો ખાલી ખાલી બુદ્ધિ ના છે બુદ્ધિ શું તો બુદ્ધિ શું કરે બળાબો ઊભો કરે શું કરે અને બુદ્ધિ ને બે ને ધામ બુદ્ધિ હંમેશા સંસારમાં ભટકાય ભટકાય કરે અને જ્ઞાન મોક્ષ પણ લઈ જાય થાય આ બેનું કુતરું ગામ પણ છે એ તો આ તો જેને ખત હોય ને એને આવીને લઈ જાય જ્ઞાન કોઈ અવિનય કરતા નથી લોકો એમ કે જાણવું છે મારે વિનય કરવા જેવા છે કે નહીં શું પુસ્તક માં બધું લખેલું છે વિનય કરવા જેવા છે કે નહીં ખબર પડે એવી છે એના ઉપર પછી આપણે જ્ઞાન પુરુષે કાળજી રાખે પણ અમે અસંખ હોય નથી જેને હજી બાબા એટલી એટલી તૈયારી જીવ ની કહેતી હોય અંદર ખાડા થી એની પોતાની તૈયારી એટલી હોતી પ્રભુ શ્રી પાસે પ્રભુ શ્રી શું કહીને તો આખો સંગઠ પણ એમને સહન તો ભણવું કરવું પડે કોઈ નું કલ્યાણ થયું આવું તો અનંત ચોવીસો કોઈ નાખી છે ચોવીસ ની પાસે બેઠેલા છે આ બધા લોકો અંતરાય દૂધતા નથી એ શું થાય છે બાર પેલા અંતરાયું પરમ વિનય છે વસ્તુઓ નો પરિગ્રહ ખોલવાનો છે તમારે કેપ નો પરિગ્રહ ખોલવાનો છે બરોબર છે ભરેલો હું કઈ આત્મા આત્મા છે તો કેબ ના હોય ત્યાં આત્મા છે ત્યાં કેબ હોય નહીં આત્મા નથી ત્યાં કેપ બરોબર આત્માથી વેગળા કહેવાય શું કહેવાય જેટલા સંસારીઓને ક્યાંક ઓછો એટલા આત્માથી નથી અને જે કે આત્માથી અત્યંત વેગળા પણ તે અડધ્રાઈ દિવસ થાય એટલા દેગા નહીં તો આમ થઈ જાય છે આ ઉપવાસ બંધ ન તમને ખબર છે એક ત્યાં ઉપર પાંચ સાધ્વીઓ એકને છોડ્યા છે ચાર આવ્યા આ તો આ તો ઉદયક્રમ કર્યા છે ને કેસ કોનું નામ કહેવાય વ્રત તો આ દાદા ને પંચે પાસે્રત વ્રતે છે મહાવ્રત વર્ષે મહાવત વર્તવું એ શું છે કે જેને પૂજલ પરિણિત થતી ઉત્પન્ન જ નથી બરોબર આજે ભગવાન એમ કે છે કે આઠમા ઉપર નો કોઈ રૂપ નથી ગુણસ્તાન ની વાત કરીએ ત્યાં સાતમા ગુણસ્તાન જે આગળ વધી શકાય એ હાલત નથી આ કાળ ની એમ કેમ કે હવે અનંત નું મંદિર ની ચોકડી છે હાથમાં સુધીને રસ્તો છે આઠમો દસમો રસ્તો નથી ભગવાને શું કહ્યું કે ગોલઠાણ એટલે વેરા લોકોને શું દેખાય છે સાધુ જ છે ચાવ પરથી તમે કાઢો છો તબિયત કપડાંબરી લાગે છે અને માથે ગુણવું પહેલો દેખાય છે અને આત્મ એટલે આ જૈન સાધુ મહારાજ છે એટલું વ્યવહારથી જ્યારે મુકાય ને ત્યારે ભગવાને સચ્ચું ક્ષય જીવણી નો થાય ત્યાં સુધી ચોથું નથી પાંચ ને અગિયાર થી ક્ષય ચોખું જોઈએ સાત નહી ચાર ચાર અનંત નું બંધી નહીં તો જાય બાળ લોકો ना तो ही मिश्रमोनी मित्र मोह संज मिले साथ ही जाए तो क्या प्राप्त के પાંચમે પાંચમે કોઈ છે ઉપર જે દેખાય છે આ જય નો પાંચ ના ગુખાળામાં છે એમ તો નહી લાગે એમ તમે કહો એ તો બરોબર નથી લાગતો એનું કારણ કરી અનુર છે પાંચ પેપર મિત્ર બધી અપાવ્યા છે એ નિશ્ચય ના કહેવાય ગુણો અને આ વ્યવહારનું આ બહાર જે દુઃખું દેખાય છે વ્યવહાર ભગવાને શું કહ્યું લોક ને દેખાય રેવાય અત્યારે એક મહારાજ આચાર્ય મારાય મોટા મોટા હોય રામ વિજય મોટા હોય જય સતિરા મહારાજ ને એમની જોડે બીજા મહારાજ આયા તો કોઈ કે આ બે નું ઊંઠાણ શું કેવું કરે એવું વ્યવહાર કર આવું કેવું બોલો છો આ મારા તો આવું મોટો મોટો સમય નાખે એવા છે ઘણા કાળ પછી ભવ્યતા આવરાય છે ભવ્ય માં આવ્યા પછી ભવ્યતા આવરાય છે સમજાવો સમજાવું ભવ્યતા આવતી ભવ્યતા આવરાય છે શું થાય છે ભવ્ય તો આવે છે ભવ્ય સુધી આવી જાય છે અને ભવ્ય સુધી આવે છે ત્યાર થોડું આકાશો ચડે છે દુર્ભવ્ય તો સારા દુર્ભવ્ય તો એ ભવ્ય માં આપવાના હોય ભગવાન સંતા ભગવાને કહ્યું કે દાદા આપડે આ બારમી નિશ્ચય માં મૂક્યા બાર માંથી પડવાના નહીં ને હવે બારમી નિશ્ચય માં અત્યારે